સ્વામી રે સ્વામીએ વાત કરી જેવો સત્સંગ છે તેઓ તો જણાય જ નહીં ને કોઈક જાણે તો સત્સંગ કરે નહીં ને કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં ને જો થાય તો જાળવવો બહુ કઠણ છે તે કાં તો ભેંકી જાય ને કાં તો ગાડો થઈ જાય પણ જળવાય નહીં અને તે સત્સંગ કોણ જાળવે તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મજ્ઞાને સહિત પ્રીતિ હોય તે જ જાળવે પણ બીજાથી તો જળવાય નહીં એમ કહીને વળી બોલ્યા આજ વર્તમાન કાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે ને જેને આ સાધુની ઓળખાણ થઈ છે તેને તો બે પગલાં અક્ષરધામમાં જ છે પણ જેને એ વાતનું જ્ઞાન નહીં તેને આ વાત સમજાય નહીં ને સત્સંગમાં તો અનંત પ્રહલાદ ને અનંત ને પર્વતભાઈ જેવા અનંત છે પણ સાધુ સમાગમ વિના જ્ઞાન થાય નહીં ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહીં ને મહિમા જાણ્યા વિના સુખ્યો થાય નહીં એમાં કાંઈ સંશય નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં જેમ જળ કૂકડીને જળ લોપે નહીં તેમ એવા પુરુષ માયામાં આવે તો એ માયા લોપી શકે નહીં તથા જેમ જળ કાતરની માછલું છે તે ઝાડમાં આવે નહીં કેમ જે બે કોરે અસ્ત્રા જેવી ધાર હોય તે જાળને કાપીને નિસરી જાય તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંદજીવને માયા પર કરી મૂકે એવા છે ને તમારે તો આ પૃથ્વીનું વીજું છે તે શું તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ બિરાજે છે એવું તમારું મોટું ભાગ્ય છે તે ઉપર શિરડીના ગાદડાનું દ્રષ્ટાંત દીધું જેમ શિરડીનો સાંઠો હોય તેનું થળિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોડું હોય ને વચલી ગાંધળી હોય તે મીઠી હોય તેમ તમારે પ્રભુ ભજવામાં આ સાનુકૂળ છે કેમ મોટા સંતનો જોગ છે ને મોરે તો મારતા ને ખાવા મળતું નહીં ને આ સર્વે અંગે સાનુકૂળ છે તે પ્રભુ ભજી લેવા પણ આળસું થાવું નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સો કરોડ રાખના પડીકાવાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળા દઈ રાખીએ ને જે દિવસ કાંઈ કામ પડે ને કાઢીએ તો કાંઈ સારું નિસરે ત્યારે કહ્યું જે ના મહારાજ ત્યારે સ્વામી બોલ્યા જે મહારાજની મૂર્તિ વિના અને આવા સાધુ વિના પ્રકૃતિ સુધી રાખના પડી કાજ છે તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ ને ગમે તો ઈશ્વર લોકમાં જાઓ ને ગમે તો પુરુષ લોકમાં જાઓ પણ મહારાજની મૂર્તિ વિના ને સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી એમ કહીને બોલ્યા જે સુરપુર નરપુર નાગપુર એ તિનમે સુખ નાહી કાં સુખ હરી કે ચરણ મેં કાં સંતન કે માણી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે પણ જેઓ ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી તથા જેમ સમુદ્રમાં વાણ ચાલ્યું જતું હોય તેને મોટા મચ્છ હોય તે જોઈને મનમાં એમ જાણે જે આ આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે પણ જેવું વાણ છે ને સમુદ્ર એવું છે ને લાખો કરોડો રૂપિયાનો માલ લઈ જાય છે ને લાવે છે તેને જાણી શકતો નથી તે તો દ્રષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમના સ્વરૂપ સ્વભાવ ગુણ ને સામર્થ્ય છે તેને જાણતા નથી જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે પણ જેવા છે તેવા જાણતા નથી એમ કહીને શ્લોક બોલાવ્યો જે અવજાનંતી મામમૂઢા માનુષી તરુમાશ્રિત પરમ ભાવમજાન મમભૂતમ્વરમ એવા જે મૂર્ખ છે ને મૂળમતી જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે પણ અનંતકોટી જીવોને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે એમ તેને જાણતા નથી એ અજ્ઞાન છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એકિજન સંસાર મૂકીને આવ્યા તેને બોલાવીને વાત કરી જે એક કઠિયારો હતો તે લાકડાના ભારા લાવિને વેચતો પછી એક દિવસ હેમગોપાલની જાળીમાંથી ભાવના ચંદનનું લાકડું આવી ગયું તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી પછી તે શાહુકારે પૂછ્યું જે આ ગામમાં ભાવના ચંદન એવો ધનાઢ્ય કોણ છે પછી સર્વેએ કહ્યું જે આ ગામમાં તો કઠિયારા રહે છે પછી શાહુકારે ત્યાં જઈને બાળતાં થોડુક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો એ તો દ્રષ્ટાંત છે અને એનું સિદ્ધાંત એ છે જે હેમગોપાલને ઠેકાણે તો આ ભરતખંડ છે ને ભાવના ચંદ્રને ઠેકાણે તો મનુષ્ય દેહ છે તે ખબર વિનાનું સ્ત્રી દ્રવ્ય દીકરા દીકરી લોક ભોગ ને દેહ તેને વિશે બાળી દે છે તેમાં આપણે બાળવું નહીં આપણે તો અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એમ જ કરવું એમ કહીને બોલ્યા જે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રહું કુમારી એટલી વાત કરીને ઉઠ્યા